તત્રાજરણી પાસયા જલાશયાભ્યાસમેકજામ તયા પેપીયમાને ઉદકે તાવદેવાનતો મૃગપેન્નાદો લોક ભયંકર ઉદપત તમુપ્રુત સા મૃગવૂચિતીક્ષ चक्र निर्गत अथ चम तेन पुनक स्रोतसानूहक्ष मृत मतरि आश्रम पदय गर्मी समय थोड़ा जलपान करवा, थो। करवा जाए सि गर्जना जा रही પશ્ચિમ વગર નો સમય થયો હતો બાળક બહાર પ્રસવ વેદનામાં હરણી વ્યાકુળ થઈ એક વાર બાળક ને જુએ છે ત્યાં ભરતજી ઉભા હતા પ્રાણ નો ત્યાગ કર્યો ભરતજી ને હરણ બાળકમાં શ્રી હરિના દર્શન થયા બાળકને ઉઠાવીને પરલો કુટી માં લઈ આવ્યા કેવું છે એની માયા દીકરો મને આપ્યો છે પાલન પોષણ કરવું જ જોઈએ હું એનો રક્ષક સુખ નો વાસો સંસારનું બધું સુખ છોડીને આવ્યા સંસારનું બધું સુખ દુઃખ છે એવો નિશ્ચય કરી ઘરનો ત્યાગ કર્યો હતો ખત અંદર થી અવાજ આવે છે આ હરણ માં માટે મેં ઘર છોડ્યું કે ભગવાન मां नथी। साथे रमता, भूलावे अभिमान पतन करे परोपकार नो कर પાછળ પાછળ આશ્રમ માં આવ્યો વૃદ્ધ પિતાજી પુત્ર ની ચિંતા કરે ભરતજી ને ચિંતા થઈ છે શોધવા નીકળ્યા છે પત્તો લાગતો એવા વિચાર મનમાં આવ્યા રડવા લાગ્યા હરણ બાળકમાં મંગતા થઈ ઘણા પશુઓને વાગ સિમો મારે એ જોયું હતું કરવા ગયો હવે આવશે થયું સાથે લઈને આવશે બધું છોડીને જંગલમાં તપ કરતા હતા ત્યાં બેસીને સંસાર સુખ ના વિચારો કરવા હવે મોટો થયો છે લગ્ન કરવા ગયો છે સમય થયો હતો અંતર્ભ ની સૈયા માં પડ્યા છેલ્લો શ્વાસ ચાલુ થયો હર બાળક હરણી સાથે दस पंदर दिवस एक बड़वा झगड़ो पड़ो घायल रड़त भरत जी आश्रम मशुओन प्रेम ने समझे मैं पिता अंतिम दशा लगे શરણ માં જઈને બેઠો એક વાર આ કુગાડી એની માયા દીકરો મને આપે ગંડકી નદી ના કિનારે જે બનાવ બન્યો એ મૃત્યુ ની સૈયા એની માં દેખાય कुछ को की न दीना की हरनी ए प्रान नो त्याग करवत हरणी थी उपर हरनी सुखदेव जी महाराज वर्णन करे हरणी चिंतन જ્ઞાન અને યોગ એ ભક્તિ થી જ સફળ થાય જ્ઞાન માં યોગ માં ભક્તિ નો સાથ ન હોય તો જ્ઞાન દગો કરે યોગ મરણ ને બગાડે છે માં થોડી થોડી વાતો કરે મન પણ વાણી છે મરણ જયારે અતિ સમીપમાં હોય છે પ્રકાશમય પરમાત્માના બધા દર્શન થાય બધાના હૃદયમાં પ્રકાશમય પરમાત્મા છે જે આંખ ને જોવાની શક્તિ આપે છે જે કાન ને શક્તિ આપે છે બહુ રખડે છે તેથી હૃદયમાં વિરાજમાન પ્રકાશમય પરમાત્મા તે દર્શન થયા પછી મન વાસનાથી જ્યાં ફસાયેલું હોય એ ચિત્ર દેખાય ને જીવ એવું સમજે છે આ હું છું नक्की आग नगव आयो अंत काल भगवान मूर्ति न दर्शन थे तो मरण सुधर संसार चित्र देखा है, तो मरण आख मन में राखे अंत काल भगवान स्वरूप देखाय पार अंत काल संसार न कोई चित्र देखाय मरण बगड़े हरण आश्चर्य महान ज्ञा योगी मरण बगी गयु ज्ञान व्यर्थ जाए सुखदेव जी महाराज वर्णन करे राज कोई दिवस व्यर्थ ज પછી પણ ફસાય છે જીવ જ્યાં જ આવે છે ત્યાં જ મમતા કરે છે ભરતજી મહાન છે હરણ તો થયા માતા પિતા સાથે પણ પ્રેમ કર્યો છે ત્યાં સુખ સમજે જી ઉજ આવે છે ત્યાં મમતા નથી એક રાજાને ખબર પડી મેં બઉ પાપ કર્યું છે હું ડુક્કર થવાનો છું મારા કપાળમાં સફેદ ધાબો રહેશે ત્યાં આવીને મને મારી નાખો કાઢવ મારે ગમતું નથી રાજા મરણ થયું રાજા ડુક્કર થયો હું સુખી છું રાણી કરતા પણ સુંદર ડુકરી મને મળી ગઈ મારે સુખ ભોગવવું છે જીવ જ્યાં જાય છે ત્યાં સુખ સમજીને ફસાય છે જ્ઞાન હતું મા બાપને છોડીને ગંડકી નદી ના કિનારે આવ્યા છે જેટલા દિવસ હરણ બાળકને ગોદમાં લઈને પ્યાર કર્યો એટલા દિવસ એમને હરણ શરીર માં રહેવું પડ્યું બધું યાદ આવે ત્યારે જોર થી રડે હવે રડવાથી સો લાગ પ્રારબ્ધ ભોગવીને પૂરું કરવું છે હરણ શરીર નું પૂરું કર્યું શરીર નો ત્યાગ કર્યો પવિત્ર બ્રાહ્મણ નાગેર જન્મ થયો છે રાજન ભાગવતમ રાજર્ષી પ્રવરમ ઉત્સૃષ્ટ મૃગ શરીરમ ચરમ શરીરેપ્રતમ ગત માહુ ભરતજી નો અંતિમ જન્મ છે હવે કોઈ માના પેટમાં એ જવાના નથી સ્વરૂપ માં સ્થિર સંગથી ગભરાય પ્યાર કરે ગમે નહી બાપના સંગથી કદાચ મને બાપ થવાની ઈચ્છા થશે મારે હવે બાપ થવું નથી મળવું અંતિમ જન્મ છે મારા પાછળ કોઈ પડે પૂર્વજન્મ માં હું ડાપણ કરવા ગયો અને પશુ થયો મારા જ્ઞાન નો ઉપયોગ ધ્યાનમાં જ કરવો સંસાર નું ચિંતન નહીં કરવું ભાભી એ નામ રાખ્યું હતું જળભર આ મૂર્ખો છે એને કઈ અક્કલ નથી પાપ કરીને પૈસા કમાવે અને સુખ ભોગવે એને લોકો ડાયો કે છે पाप करतो परमात्मा जड़ेलो भात खावा स्वाद लाइन कोई दिवस खाता अल्पम बहुमतम कदम अमृत व्यवहार परम ने निमित्त કોઈ પણ જીવ નો તિરસ્કાર ઘરમાં બહુ અપમાન થવા લાગ્યો ઘર નો ત્યાગ કર્યો ફરતા ફરતા ઈક્ષુમતી નદીના કિનારે આવ્યા છે કચ્છ પ્રાંત રાજા રઘુ કપિલ મહામુનિ ના આશ્રમમાં તત્વજ્ઞાન નો ઉપદેશ લેવા જાય ચાર માંથી એક નાસી ગયો રાજા એ કહ્યું માર્ગમાં કોઈ રખડતો હોય પકડીને લઈ આવ્યો ભરતજી ત્યાં પણ કોઈ ચિંતા નહીં શરીર હુષ્ટ પુષ્ટ થયું સાધારણ એક મલીન વસ્ત્ર પહેર્યું હતું ચાલવા લાગ્યા છે પૂર્વ જન્મ માં અનેક વાર પાલખી માં વિરાજતા હતા પાલખી ઉપાડવાનો પ્રથમ પ્રસંગ આવ્યો છે મારું કોઈ પાક છે જે પાપ લઈને આવ્યો છું એ ભોગવી ને પૂરું કરવું છે હિંસા ન થાય કુદકો મારે રાજા ને ત્રાસ થયો પછી તો રાજા એ કહ્યું કે બરાબર ચાલો મને ત્રાસ થાય સેવકો એ કહ્યું છે મારા ભગવાન થી હું વિખુટો પડ્યો છું મારું પાપ કેટલું છે મારું કેટલું રખડવાનું છે મને શ્રી કૃષ્ણનો વિયોગ કર્યો છે હું તારી સાથે છું થોડું વાત લાગી આ તારો છેલ્લો જન્મ છે બાળકૃષ્ણ ના દર્શન થાય ત્યારે હસવા લાગે પ્રભુએ મને કહ્યું છે માર્ગમાં જીવ જંતુ દેખાય છે હિંસા નથી માનો બીજા જન્મ ની તૈયારી આજ જન્મ કોઈના પેટમાં જવું નથી જેવો લાગે તું મુખ છું ઓળખતો નથી હું કચ્છ પ્રાંત નો રાજા તું તો બહુ તગડો દેખાય રાજાનો એક પૈસો લીધો નથી રાજા નું કઈ ખાધું નથી માર્ગ માં જબરદસ્તી થી પકડી ને લઈ આવ્યા રાજા એ જરાય અસર થઈ નહીં જેને માયા એ છેતર્યો છે જેને માયા એ મુહરખ બનાવ્યો છે બહુ તિરસ્કાર કર્યો મન ઉપર અસર થઈ મન શાંત ખભે પાલખી છે ચાલતા ચાલતા મનમાં વિચાર આવ્યો ગમે તે હોર મેં ને ખભે મેસાડ્યો છે એને ભગવાન ના ધામમાં લઈ લો એ મારો તિરસ્કાર કરે છે હું એનું કલ્યાણ કરી જીવનમાં કોઈ દિવસ બોલ્યા નથી આજે મહાન ભગવ મારે એની કિર્તિ વધારવી છે પ્રભુ એ ખબર પાલખી છે ચાલતા ચાલતા રાજા છે આ જગત એવું છે જે આજે છે ને કાલે નથી આ પાલખી છે પાલખી માં જે પુતળું છે એ પણ જીવતા મૂવા જેવું જ છે સત્ય પરમાત્મા નારાયણ સ્ત્રી નથી હું શરીર થી જુદો છું હું પરમાત્મા નો અમ બ્રહ્મ દ્રષ્ટિ સ્થિર કરી છે ભક્ત કોઈ જીવ ની હિંસા ન થાય મારે પાપ કરવું નથી સંતો નો સ્વભાવ હોય છે સ્વરૂપ છું તેથી કુલકોમની કોઈ વસ્તુ નથી વજન નામની કોઈ વસ્તુ હોય એનો સંબંધ મન સાથે હું મન નથી बगड़ेला मन ने सुधारेतन आत्मा छो हूँ भगवान कल्पना ममता हो माँ वजन लगत नूल जो हल्को कदाच बीजा नो बा उठा प्रसंग आ हाथ में हो तो थोड़ा वजन लगे पांच पेड़ा कोई खाई जाए पेट म राख्या वजन के હોય તો થોડું વજન લાગે પેટમાં રાખ્યા પછી વજન ક્યાં વસ્તુ હવે હું સાવધાન રહું છું મારું મન હરણ ફસાયું હતું તેથી હું હરણ થયો મન ઉપર હું વિશ્વાસ રાખતો નથી મન ઉપર ભક્તિ અંકુશ સાવધાન પુરુષ લાગે મેલી જનોઈ હતી જોઈને વિશ્વાસ થયો આ કોઈ બ્રાહ્મણ છે કેવલ જાત નો બ્રાહ્મણ નહીં પાલખી માંથી કુદી ઉપર ગણજી ને વંદન કરે છે બહુ માન આપ્યું છે રાજા એ કર્યું એનું દુઃખ થયું નહીં રાજા બહુ માન આપ્યું એનું સુખ નહીં જ્યાં માન છે ત્યાં અપમાન છે ત્યાં દુઃખ છે આનંદમાં ભગવાન ના સ્વરૂપમાં સ્થિર છે રાજા એ બહુ માન આપ્યું એનું સુખ થયું નહીં મુખાકૃતિ નિર્વિકાર છે રાજા બહુ અપમાન કર્યું ત્યારે દુઃખ થયું નહીં પણ પરમાત્માય પરમાત્મા નારાયણ ભગવાન ના સ્વરૂપમાં સ્થિર થયા સ્વપન માં ભિકારી રાજા થાય રાજા સ્વપ્નમાં ભિકારી થઈ જાય એ જ્યા સુધી જાગતો નથી ત્યાં સુધી સુખ દુઃખ થયા સુતેન દેખાય જેનું મન ફસાયેલું છે એ શું થયું છે સંસાર મળે જાગનાર ને ભગવાન મળે આ બધો ખેલ મન કરે છે બીજું કોઈ સાધન નથી મન થી જ બંધન છે અને મન થી જ મુક્તિ મળે છે મન સંસાર સુખ નું ચિંતન કરે ત્યારે બંધન માં નાખે છે સંસાર જંગલ માં અનાધિકા જીવ રખડતો એનો કોઈ અંત આવતો નથી અનેક વાર તું રાજા થયો અનેક વાર તું રાણી થયો સંસાર સુખ માં સુખ આવતી નથી રાજા ને સ્વરૂપ નું ભાન માર્ગમાં સત્સંગ છે માર્ગ માં સત્સંગ થયો રણનું કલ્યાણ થયું ભરતજી ભગવાન ધ્યાન કરતા ભગવાન ના લીન થયા એક અધ્યાય માં ભરતજી ના છે द्वीग, द्वीग, द्वीग, द्वीग, द्वीग, अनेक द्वीग एक, एक उचे, उचे उचे। भरत भरत ना नर नारायण स्वामी पृथ्वी अतलवीतल सुतल सब्त पाता સજા કરે છે ઠંડના આરંભમાં પરીક્ષિત રાજા એ પ્રશ્ન કર્યો છે કોઈ દિવસ નરકમાં જવાનો પ્રસંગ આવે નહી એવો ઉપાય બતાવો નરક ની કથા સાંભળીને ભય લાગે છે રાત્રે સુતા પહેલા ભગવાન ને વંદન કરીને પાપ કબૂલ કરવું પાપ કબૂલ કરે તો ભગવાન દયા આવે જે પાપ કબૂલ કરે છે ને ઓછી સજા થાય ઉપવાસ કરો આપણા એકતા પ્રાયો કરવાથી પાપ નો નાશ થાય છે પરિક્ષિત રાજાનો પ્રશ્ન છે પ્રાયશ્ચિત કર્યા પછી પણ પાપ કરવાની ઈચ્છા થાય એવો કોઈ ઉપાય બતાવો કોઈ દિવસ પાપ કરવાની ઈચ્છા થાય